સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ લોકના ને મનુષ્યાધિકને કેવી દ્રષ્ટિએ જોવા જે એ સર્વે વિઘ્ન કરનાર છે અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય અને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે એમ સંગમાં રહ્યું છે અને ભણનારા કરતાં પણ ભણાવનારને વધારે દાખલો પડે છે તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખળો કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના જ્ઞાન થતું નથી અમૃતનું ફળ ઝેર છે તે શું છે વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે ને સારા વિષય ને નરસા વિષય એ બે નાસ્વંતો છે પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું પણ રસોઈ કરીને જમવું એ તે શા કામનું એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું તે જેવો સંગ થાય તેવું થવાય છે પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે તે તે આવશે એ વાતમાં સંશય નથી જેનું જે અંગ હોય તે તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે અને વૈરાગનું છેટું છે કેમ જે વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે કેમ જે જીવ દેહમાં જળાઈ ગયો છે માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા એ બે વાત મુખ્ય રાખવી સ્વામિનારાયણ હરી સ્વામીએ વાત કરી જે હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામૂ જોઈ રહ્યા છે જે મુને કોઈ સંભાળે છે પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામૂહ જુએ પણ ભગવાન સામૂહ ન જુએ સ્વામીનારે સ્વામીએ વાત કરી જે સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સઘ ન કરે તેમાં ઉના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું છે સાઠ માણસ ભેગા રહેતા પણ તેમાં સંગ તો પુરુષ સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડખાય છે ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવ્યામાં શું કહેવું ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહીં ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય ને ખાવા ન મળે તો પણ ન ભજાય ને રોગ થાય તો પણ ન ભજાય ઇત્યાદિક વિઘ્ન છે અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કીએ દાળે ભજાશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આને ભૂલી ગયા હતા પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે ભેંસું ગાયું બકરાં આદિકના ટોળામાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું એમ ભગવાનના ભક્તને સમજવું જે વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તોનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા આવે તો તેને હઠાવી દઈએ તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે તે જેમ ખાય તેમ બળિયો થાય તેમ એક તો આ બધાય મંદિર કરે ને સત્સંગમાં ન રહે ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે તે ઉતરતાને સંગે ઉતરતો ઉતરતો ઊતરી જાય જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારું ઢેઢ થઈ ગયો તેમ થાય સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ મેળીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી તે તો વિમુખને પણ મળે છે માટે મનુષ્ય નું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું તે શું છે કથાવાર્તા સાંભળવી વાંચવું ધ્યાન કરવું નામ રટણ કરવું એ આ દિકમાં થાક લાગે तेरे बीजू करव निकार मूझवण थाइम मन जीवने मूझवे एवं छ